સામૂહિક પચાસ સા પચ મહાત્મા એ વખતે જુના મહાત્મા બધાને ખબર પડે અમારે અમને પોતાને કોઈ પસંદ થઈ જાય છે ના એમની કલાક જે અમુક નવરી જે થાય એમાં સામાયિક ગોઠવી રહી નવરા પડ્યા ને એટલે નવરૂ મન રે નઈ ને ને ઉપયોગ માં રાખવું કઈ કામમાં રાખે કામ માં ના રાખે તો ભાંગફોડ કરી નાખ એવું બધા અર્પણ વિધિ કર્યા કરે છે અમુક ઉંમર ના માન થાય અમુક ઉંમર કેવું એટલે શું થોડું સમજાય નહીં ને એટલે પચે પાસે ના પાછળ સમજાવું જોઈએ ને એટલે સમજાય રોજ કે અમારે એમનો પ્રશ્ન રોજ જ્ઞાન માં આવે નહીં ને આ તો ના આવ તેમ છતાં આપણને આ આપીએ છીએ કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન નું પતું નથી એટલે આપણને આ કેવળ દર્શન રહેશે એ તો આ પતે એવું જ નથી કેવળ દર્શન સુધી પતે બીજું બધું કાતું રહે ઓછું કેવાય કેવળ દર્શન પચ્યું એટલે રેતી વાત આવું સુપ્ત દુનિયામાં અવડિત ના હોય ને લાખ અવતારે જે કામ ના થાય એક જ કલાક માં થઈ જાય છે લાખ અવતારે જે ના થયા પ્રાપ્ત કરન માં વિચારો છે એમાં એ પરિભૂત કરવા માટે હું સફળ થઈશ એટલે મારા વિચાર એમ છે એની બાધાઓ તો નહીં જ આવે છે મારા વિચારો માં નિઃસ્વાર્થ લોકો ની સેવા કરવાનું કોઈ વખતે અળંગાઓ આવી જાય હું એ જોઉં છું અરંગા ના આવે એનો સમજ નઈ બોલ્યા સ્વયં થયેલા છે એટલું બધું તો પણ મારા એટલું બધું મને ખ્યાલ નથી પણ મારો સ્વયં થયેલા છે કોઈ વસ્તુ સ્વયં થયેલી હોય બીજા ને બનાવે એવું બને નઈ મુસ્લિમ વ્યુ પોઈન્ટ ઇન્ડિયન્સ વ્યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટના વ્યુ પોઈન્ટ થી બરોબર છે દ્રષ્ટિ બધું જેવું દેખાય એવું જ બોલે ને લોકો વાસ્તવિકલ્ફ ધી વર્લ્ડ ઇઝ ધી પજલ ઇટ અમે એટલા ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠેલા છો પાસે દેખાય છે પાસે નહીં દેખાતું તમે ઊંચા ફરી બેઠો છો તમે પાછલું દેખાય ખરું તમને કેવું છે આખો એટલે દ્રષ્ટિ ફેર ઘડીયા લીએ લાગે પડે આમ બેઠા હોય પાછું ભાઈ દેખાય દ્રષ્ટિ તને ફેર ઘડીએ તારા લાગે પડે તારા સેલ્ફ નું રિયલાઈઝ થાય થાય છે જ્ઞાન લઈ લે ચિંતા બંધ થાય ચિંતા બંધ થાય ત્યાંથી મોક્ષ થવાની શરૂઆત થઈ જ્ઞાન લે ત્યાંથી મોક્ષના દરવાજા ને એટલું મોક્ષ સુધી દરવાજા ની અંદર બાકી આ જગત તો ભટક ભટક અનંત કૂતરા માં જ જાય છે બજાર જાય છે આમ જાય છે ભટક ભટક અનંતવતા ભટક ભટક ભટક તો છુટકારો તો જોય છે ને સંસારમાં એક જગ્યાએ ના પડે જે સુખ દેખાય છે મૂર્ખી જ સુખ છે મૂર્છા છે મૂર્છા લગ્ન માં દુખ જ ના હોય ને રીતે માલે મરવાનું ના હોય એવી રીતે મરવાનું તો આવવાનું હોય ને લોકો ને નહીં મરવાનું આવવાનું ખરું લોકો ને શું વાત કરે છે લગ્ન માં માલતા અને હું આ લગ્ન માં છું ને આ બહુ માં સુખ મળે એવું જો ભન હોય તો આ લોક સુખ નથી ત્યાં તો છે જ નહીં આમ તો કહેવામાં આવ્યું છે રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે આ કલયુગ નો અસર એવી છે માણસો બચી જાય બાકી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે રાડા ઘાસ ઘાસ ખાવા જવાનું છે તો કશું નતું દાદા કેવા માં આવે છે માણસ મરતો નથી નથી પણ જ્યાં સુધી તમે આત્મા રૂપ થયા નથી ત્યાં સુધી તમને ભો લાગ્યા કરે ને મરવાનો ભો લાગે ને અને તમારું નામ શું શાંતિભાઈ શાંતિભાઈ તમે શાંતિભાઈ છો આત્મા છો હું તો આત્મા છું પણ નામ શાંતિભાઈ છે અને શાંતિ બી છે ત્યાં અસર થાય છે તો હજી બટક બટક કરવાનું છે આત્મા થઈ જાઉં જો આ કેવા થઈ ગયા આ બધું આત્મા આનંદ માં નથી કે આનંદ માં નથી તમે આનંદ જોયો નથી આ દેવ જોયું છે બધું બહાર નીકળે એક જ્ઞાની પુરુષો પાપ ધોયા લે અને આમ કૃપા ઉતરે જ્ઞાની પુરુષ એ કોણ કેવાય જાણો છો તમે બે તારી શું પરમાત્મા તો હોય આ દેહ છે ને એના માલિક તમે નહી આ દેહ નો માલિક નથી જોયે ને આ મન નો માલિક નથી કોણ તમારી જોડે બોલે છે મનુષ નો મનુષ્ય આ કુદરતી છે બે ટેપ રેકર્ડ છે અને તમે બોલો તો તમે એમ કહો કે હું ટેપ રેકોર્ડ છે આ ના બોલો તમને અહંકાર હોય કે હું બોલ્યો લાભ ઉઠાવી ભેગા થાય છે સમજાતું નથી દાદા તમને જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા તે દાદા આ નય આ દેખાય છે ને તે દાદા તમને દેખાય છે તે યાદ આવે છે તે દાદા આ તો ભાદ્રીના પટેલ છે એટલે મય બેઠા છે ને તે દાદા મય બેઠા આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થયેલું સ્વરૂપ ચૌદ લોક નો નાથે શું બીજું પૂછવાનું કશું છે હાજર છે નિરંતર પૂછવાનું બધા બધા નિરંતર હાજર રહેવાના તમને નિરંતર હાજર નિરંતર હાજરી રાખવી છે ને એમની શાંતિ થઈ ગઈ શુદ્ધાત્મા નથી વાત છોકરા જમી બધું હોય પણ આપડા જેવું મરી જાય નિરાશ્રિત પ્રજા કેવી નિરાશ્રિત ભગવાને આશરો આપવા તૈયાર નથી મનુષ્યો ને કહ્યું ભગવાન આશરો આપવા તૈયાર નથી કારણ કે ભગવાન એક અક્ષરે પણ માનતી નથી આપડે અક્ષર એક અક્ષરે ભગવાન નથી માનતા એની વાઇફ ના માને સાહેબ નો બારવટીયા મળ્યા એટલે ધારિયો દેખાડ્યો એટલે છેડે દેખતા જ મન થાય એ મારું શું થશે મારું શું થશે એવું ના ભાઈ જેને મારું શું થશે એ બધા નિરાશ્રિત કેવાય શું કેવાય મારી શું થશે આવું જેને ભાન છે તે નિરાશ છે પણ સંયમ કોઈ જગ્યા દેખો છે ત્યાગ છે ત્યાગ છે ત્યાં સંયમ છે ત્યાગ ને સંયમ ત્યાં જુદી વસ્તુ છે ત્યાગ અને સંયમ ત્યાગ છે તે સ્ત્રી પુરુષ છોકરા લક્ષ્મી ઘર બાર બધા નો ત્યાગ કરે એનો ત્યાગ કેવાય શું કેવાય ને એનો સંયમ ના કેવાય સંયમ કોને કેવાય ક્રોધમાન માયા લોક રાગમ કેવાય તો આપણે ક્રોધમાન માયા લોક આપણે જીતવા ધારીએ તો જીતી શકીએ સંયમ કે આપડે ક્રોધમાન માયા લોક જીતવા ધારીએ તો જીતી શકીએ સંસાર રહીને આ જીતવા શક્ય નથી ને ત્યાં ત્યાગ શક્ય બને એમ જીતવા માટે બને જ હોય તોયમિત એટલે પોતાના કંટ્રોલ માં હોય એવું હોય ખરા પણ કોઈને દુખ ના થાય એવું ક્રોધમાન માયા હોય ત્યારે સંયમ કે જુઓ સંયમ દેખાડું તમને જુઓ મ સંયમ શું કયું મારી એ કરીએમ સંયમ સંયમ જ રહ્યો નથી